સિનેમા જોવા જવાય તો જુદા રહીએ એવું જોઈએ તો પણ આપડે જુદા રહીએ છીએ જુદા રહેવા ફાયદો પણ પછી ધ્યેય શું છે શાંતિ નો કાયમ ની શાંતિ નથી જવાબ નથી આપ્યો એજ જોઈએ છે કઈ રીતે જાગૃતિ વધે રસ્તો નથી ચાલે છે પરમાનન્ટ રસ્તો જ્ઞાની પુરુષ મળશે દાદા એટલે ગમે તે જ્ઞાની પુરુષ હોવા જોઈએ ચાલે નહી શાસ્ત્ર નું ચાલે પોતે મુક્ત પુરુષ હોવા જોઈએ કેવું હા અને સંપૂર્ણ જાગ્રત જોઈએ સંપૂર્ણ જાગ્રત એટલે રાત્રે દિવસ ગમે તે ટાઈમે જાગ્રત જ હોય જાગૃતિ હોય તો આપણે જાગૃતિ લાવ બાકી જાગૃતિ પોતાની હમ જોઈએ તો આવે તો આવે ને લોકો ને જરૂર નથી લોકોને જરૂર નથી દુનિયામાં સ્થળ છે ઉધાર નહિ એવું છે ને કે દીવો તમારી અંદર થયા જ ફક્ત જ્ઞાની કું હળગાય તો તમારા દિવાથી જ હળઘવા ને આમાં ઉધાર પુધાર થયા નહિ અધ્ય ભગવાન ની કૃપા ઉતરી જોઈએ ખબર નહીં કે કેવી રીતે ઉતરી પણ ઉતરી ગઈ ખરી ક્યાંય બે એટલે પરમ ઉતરે એ બીજી કઈ જરૂર નહિ કોઈ વસ્તુ ની જરૂર નહીં વસ્તુ ની જરૂર નહિ આવી ભીઘટ ના હોય ને કોઈ જાત ની અહી શું ના હોય કોઈ જાત ની ભીખ ના હોય પરમ વિનય જોઈએ વિનય માં સારું થાય છે એ આપીને સમજાય ભાઈ ને એટલી જાગૃતિ વધી એટલી બાજુ અહંકાર ઉડી જાય એટલો જાગૃતિ લઈને જ અહંકાર છે અજાગૃતિ ને અહંકાર છે અહંકાર છે ત્યારે લીધે અજાગૃતિ છે માયા લોભ તે લોભ કે છે આ લોભમાં લોભાંત થઈ ગયો છે આ ક્રોધાંત થઈ ગયો છે બધામાં અંધપણું હોય ગમે તેમાં પણ એ એ જ અંધપણું છે એને પ્રાંત થી ઉભી થતા થયેલી વસ્તુ છે હું પોતે છું કે હું પોતે જ ઊંઘું છું એ કોને ખબર પડી તમે જો જાતે ઊંઘો છો તો ખબર કોને પડી એ ખબર નથી કે કોને પડી એ ખબર કોને પડી એ ખબર નથી કોને ખબર પડી ભાઈ દેખાયું જગત આખું ઉગાડ્યું કેવું ગયો છે પોતાનું હિત જ કર્યું અને માને હિત પાછું શું માને સત્તા ના પાડે ને તે તમે નથી કરતા કામ અને સત્તા ના પાડે કામ કરો છો ખવડાવે છે પીવડા પારકી સત્તા છે તમારી સત્તા નથી આ પણ તમારી સત્તા માણું છે એ ભ્રાંતિ છે શું છે આપડે તઈ ગયો હા ચાલો ત એ જ આત્મા છે તેમાત્મા મળ્યો તમને પરમાત્મા દેવા થઈ ગયા હવે કશું જોવાનું બાકી ના રહ્યું ના સ્વતંત્ર છે પણ જો ચેતન આવી ગયું ચેતન વારો આયોગ થઈ ગયો ખરા થઈ ગયું કોઈ જ્ઞાન ચેતવે નહી આ જગત કોઈ એવું જ્ઞાન નથી જે આપણને ચેતવે ક્ષણે ક્ષણે ચેતવે જયારે ભૂલ ખેતા પેલા છે જ્ઞાની પુરુષ ના કહ્યા પ્રમાણે પાંચ આજ્ઞા પ્રમાણે આ નિકાલ જેટલો થાય એટલો નિકાલ થયું તે બધું કર્યા કરવું જેટલું થયું એટલું હાતું એમ કઈ માં અવતાર વધારે થશે જયારે ઓછું થશે તો શું કોઈ જવાનું નિરંતર ચેત આપડે ઊગી ગયો એ ચેતવે આપડે જોખું ખાતા ને તો એ ચેપ ત્યાંથી કલ્યાણ થઈ ગયું અને જગત વિસ્મૃત કરાવવાય જગત ના બધા ભજવતા હતા હેરાન કરતા હતા જે બંધ તો કલાક જગત વિસ્મૃત ના થાય આપડે વિસ્મૃતિ કરવા જઈએ કૃપાથી શું ના થાય જ્ઞાની પોતે પરમાત્મા થી શું છે કૃપા થી શું ના થાય જગત માં જ ચીજ થાય ફક્ત કૃપા પ્રાપ્ત થવાની છે મોક્ષ ના હોય મુક્તિ હોય નહી મુક્તિ તો હોતી છે દાદા તમારા શબ્દો પ્રત્યક્ષ સાંભળવા માટે ખાસ ભરૂચ તમારા કરતા વધારે કડક હોય ને એવું બધું શું પપૈયો ના બે બધું વાંચ્યું જ્ઞાન છે આ જગત બધું જ્ઞાન વાંચ્યું છે સંસાર ચલાવનારું છે શું છે એવું તમને લાગે છે અહિયાં આવવાનું બાકી જે પરિણામ આવ્યું પછી વાંચવાની જરૂર એવું બુદ્ધિ બુદ્ધિ માં તો કરશે પેલા તો કરશે તાર થશે લાખ વર્ પણ આ તો થઈ ગયું બધું કૃપાલુદેવ ની ચોપડી વાંચવાથી મને અહિયાં આવવાના માટે પ્રેરણા થઈ હા બરોબર પછી છે બંધન માં બધા આવી ગયેલા છે બધી દુકાનો તે આત્મા જ આપી દે શું થાય છે અને આત્મા જાગૃત થઇ જાય છે અને જીત શુદ્ધ થઇ જાય છે અતિ સંસારમાં બટેક બટેક કરતું હતું તેમાં ભટેક ભટક કરે પછી શું કરે નહીં પ્રગતિ નિરંતર પોતાના આત્મા માં જ વ્યવહાર કરવા થઈ રહ્યો છે એમાં પોતે આત્મા છે અને આ વ્યવહાર જે કરે છે તે પોતે નથી આખું સાયન્ટિફિક ચોરી કરી નથી તમારે તો કોઈ ચોરી કરી શકે નહીં ઉગાડું પડ્યું હોય તો લેવાય નઈ કોઈ કરે તો અડાય નઈ એને બધો કાયદો સાથે માટે તમે કાયદા મુક્ત થઈ જાવ કે મારે દુનિયામાં કોઈ ચીજ ના જાય બીજી ના જાય નથી આપડે કોઈ નું લઈ આવી સારા વિચારો નું આવરણ ઓળી મારું પુરવાનું લેણું હતું કે લઈ આવ્યા આપણું લઈ જાય ત્યારે પેલી વાત કરીએ ચાલે નઈ આ તો ન્યાય છે એને આય માં ઘેર નથી થાય તો જીવાય નહીં નામ ના લઈએ તો વ્યવહાર કેવી રીતે કઈ વસ્તુ કરીએ નહીં કોઈ નામ ના લઈએ કેવી રીતે દવા ચોટી ને કેટલા મકાન માં કેટલા મથરા મારી નાખાયું કાય નહીશન ગેસ નું બનાવી મશીન આપડો બધો છે કેટલા વખત થયું પ્રત્યાઘાત આપડો આ બધું પોતાના હિસાબ છે એના આશીર્વાદ આપવો એટલે તમે એનાથી મુક્ કયું છે ડુબડા બનજો હા ડુબળા ચડી ગયા હા ચડી વાગે કાયદા થી બહાર કશું નઈ થઈ શકાય એટલા બધા લોકો આલમલ લઈ અને પોતા હોય ને જોયું નથી કાયદા બાર આ જગત નથી બિલકુલ કાયદેસર નથી પણ પણ તું ચોર છે ઉપડી જાત આ જગત નો કાયદો છે તે ના શક્તિ વાળો અશક્તિ વાળો મારે એ તો કાયદો છે એ કાયદો કરો અને ભગવાન શક્તિ વાળો કોને બનાવે છે માર ખાઈ દો છે ને આખી એવું કરી આખી આખી લાઈફ એવું કરી આખી લાઈફ એવું કરીને તારણ કાઢી રાખ્યું તારણ કારી સારા પછી અને માર પછી ઓછો થઈ ગયો મેં જોયો કોઈ જારણ કારણ કાઢી આપી કાઢી એટલે જયારે તાર આ લાઈન ઉપર આવવું જ પડશે ને છોડતું જ નથી નહીં તો અહીંથી છોડતું નથી આ તો કાયદો અહીં જરા ગુનો કર્યો ને એ ગુના ચાર પગ સેન ભગવો પડે ચાર પગ સેન્ટ પડે એમ જૂટ પહેલી રહી આપણે સુખ લાગે છે અંધારામાં હાફ ના કહી દે આ રૂમ આખો હાફ ભરેલો હોય પણ પેલો જો પુરુષ બહેન થઈ જાય પણ એમને અડાય આ તો ઉંદર ને બિલાડી મારવા જતી બિલાડી માર થી હંથી બિલાડી પણ ભય નાખે એ સેના જેવું છે તમે ધંધો કરવા જતા હોય તો ખવડાવવા ના દેવા કુતરો બીજા કુતરા મારતો છે એનો ગુના છે તો મારતો છે તમે સ્વીકાર દાખલ કરો છો હે એ આપી દીધું ને મને હેલ્પ કરો તો આપડે ક્યાં હતો ને એ કુતરું તમને કહ્યું હતું પેલું નાનો કૂતરા એક બધું નહીં પેપરો છે બે માણસો લડતા હોય જગત હું આપીશ ચાલુ જગત સંડેક ના લાગે અનુભવ માં લેવું પડે ને અનુભવ લેવો ચાલુ જ કમ થાય ને ના પત્તો પડે અનુભવજી બચ્ચા હોય ને જો એ કરેલી તેથી બેઠા બેઠા ખાવાનું મળ્યું હોય નહીં તેનો કઈક કરી ના છે તો આ મળ્યું એવું માનું છું કોઈ કાયદો પાલન કરશે ને કોઈ દુઃખ ના થાય એવી રીતે વાત જાનવર બાનવર કોઈ દુઃખ ના થાય નાના જીવડા આપણે લાઈટ પીરિયડ નાસી ના જતો ભાઈ તો લાઈટ ચાલુ કરે કેમ ના જાય છે નહી જીવવાની ઈચ્છા છે ને તેને તમ મારો છે એનો દાવો કેવો મંડ વકીલો કેવા જમવાની ઈચ્છા હોય માર્યો તમે મળો તો સાહેબ મારું રોઈ પી ગયું નથી માણસ ચુખો બધા મારી મચરા મારવા માણ મારવાય એ બધું જ્ઞાન ભરવા હાજર હે છે કેવું તમે જો કદી એમ લાડવા આપો આપી જાય છોકરા જોડે જેવો વ્યવહાર કરો છોકરાને કલાક ગાર ભી ગયો છે જુદું તો પોતાના છોકરો જુદું થાય નહિ પોતાનો છોકરાઓ તો મારી નાખશે તો જુદું નથી આ ન હોય પોતાના માવહાર છે ખાલી વ્યવહાર તમે ગાવો દો તમે ગાવો દેશો છે અને એક બધા દાવો મળે બાપા ખોટી આશા રાખવી શું છોકરા ને હારી બોલાવો શું છે શું છે હકીકત સ્વરૂપ નથી આ વ્યવહાર છે જેવું તમે રાખશો એવું રહે અગઈ ભગે તો મરી ગયા પછી ખબર પડે કરી અગઈ થી બાપ મરી જાય છોકરા પાછા આવે છે સમજાવ ને તરત મરી જાય છે પાછામાં ખંડુપી એવું કે છતાંય તમે નથી કરતો એ કડ પડી ગઈ કે તમે વ્યવહાર થી બાપ છો આ કે નામ નહીં પેલેથી કટ પડી ગઈ પેલેથી પંચાયતું બોલે તમક અહીં નઈ ભાવ તમે જાણે વધારે બોલે તમે ત્યાં સુધારો પેલા બે વાર લેવાના છે બે વાર તો હાતી દો ને આપડે બે વાર પાંચ નથી આવે તો આવું નહીં અમે હાચી બે વાર બોલે ગાળો દેતા મુદત પૂરી થવા આપડા લોકો કઈ મારે છે મારતા નથી કોઈ તો બહુ કીધું શબ્દ ના બોલ મારે મારે શબ્દ ના પોલ મારે બોણ બોણ રુજાય નહી એવા પાછું રુજાય નઈ એવું માણસ તમે કોઈ મારેલા ખરા હોય તમને બોલ મારે ખરાબ હોય આપડે બોલીએ ખરાયે હા તું હા ભાઈ હોય તો ફોન ઉપર સતત કાળજી રાખે કાળજી નહી હોવાથી જાણી જોવાનું જોવા આવશે કાળજી નઈ બઉ ના થોડુંક બેરાટ પાસે પછી ભગવાન આવીને મને કે છે આ તમે કોને કર્યું આવું કે હું બોલ ભગવાન ના ભગવાન તો એ બોલતો તમે કોને કર્યું કેટલાક લોકો તો મને કે છે તમે લોકોનું દુઃખ લીધું હા આખો હા ભગવાન તમે લઈ લીધું લઈ લીધું છે મોટા મોટા માણસો એ માન્ય